મૂળ સંકેત આત્મા નિશ્ચાતને ઓળખે તારે સંકેત જાય નિશ્ચિયાત નિશ્ચિત આ છોકરા નું મધર થવું બીજું મિથ્યા છે નમસ્કાર કરતાજી નમસ્કાર નહિ કરતા કરવા જેવું હોય ત્યાં કરવાનો વાંધો નથી વિતરાગ ધર્મ જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાં દર્શન બધે થાય ગમે તો દર્શન કરે પણ એના મનમાં ખ્યાલ રહેવો જોઈએ વિતરાગો જ મોકલી લઈ જનારા છે એટલો ખ્યાલ રહેવો જોઈએ જો આપડે કોઈ મુસલમાનુ થયું થયું કેટલી ભાજા મળ છે બઉ ભાજા મળે કયું બધી અંગ્રેજી ભલે બાયણા બાયણા વાસી ના આત્મા ને લઈ દીધું સારું આવું મારા કરતા પેફા થઈ ગયા તારે થાય એટલે હું રહી ગયો કે આ એમને મળ્યું છે તમે જાણ્યું તમને લયું કે હું રહી ગઈ ને આ લઈ ગઈ રહી ગઈ બરોબર ને પછી એમને તો એમના બા ને એમના બાપુજી ને એમને પુણ્ય મોટી જોઈએ પુણ્ય આકારમાં થાય નઈ અને નરગતિનો પાપ મોટો થાય પાપ પાપે ના થાય મોટાનો એ થાય આ લોકો કંટ્રોલનું અનાજ ખાય એ પાપ શું કરે પાપે ભારે થઈ શકતો નથી આ પાપે છે તે ઠેકવા કરના પાપ શું ભારે પાપ નહીં કારણ કંટ્રોલનું અનાજ ખાતો એ પાપ શું કરે તો મગજમાં ફરેલ માણસો હોય તે પાપ કરે તે આ કાળમાં હોય નહીં કંઈથી લાવે આ તો મોટો મોટો કલેક્ટર હોય અને પણ જો કદી મુંબઈની લોકલમાં થના પગ ઉપર આપડે એના સેમ્પલ ઉપર આપણો બુટ પડ્યો હોય તો પ્લીઝ પ્લીઝ કર્યા કરે શું કરે કરવાની શક્તિ નહી બધી કોઈ કરવાની શક્તિ નથી બધા જાનવર નથી મજા આ જાય કર્યા કરે એ ગાયોડા બધા કૂતરા મૂતરા બધા માફડા આ સાતી વાત નથી આ વખતે દેખાય છે બધી વાત તદ્દન સાચી તદ્દન ખોટી તદ્દન ખોટી આપણે ઋણા બંધરું થયું કે તર તે કોર્ટમાં જાય આપડો હમ આ બધા ડુંગર બધા ડૂરતી રહી જાવ કરી ખરાબ બગડી ગઈ તો એ તો બાપ મરી જાય તો છોકરા એને જોડે જ કહે છે ને આ બાપા તમે જોવા મરી જાવ હું આમાં એ બેસી જોડે જ મળે છે નડિયાદમાં એવું કંઈ નથી ભાઈ નડિયાદમાં કોઈ નહીં મળતું એવું વાત બધું હા પડતી આપણે એનો હાવળું થાય એવો રસ્તો આપણે કર્યા કરવો એને કેમ ફાયદો થાય નુકસાન ના થાય એવો ફાયદો કર્યા માનસિક ઉપાધિ નહીં કરતી બે દૈહિક કામ એના માટે ધક્કા ખોવા બધું કરવું તો પૈસા આપણી ભાવે તાકી ચૂકવા પણ માનસિક ના સાંભળવો નહીં નહીં તો આપડે તો કાયદો છે તે ભોગવે એની ભૂલ છે કોની છે ભોગવે ભૂલ એ દારૂ કીણ આવ્યો તો તમને આખી રાખો તમે તમે મને કહો આ ઢોંગરો હુઈ રહ્યો એ ડોંગરો નહીં ભોગવ તમે ભોગવો તમારી ભૂલ છે એવું કયા એ ભોગવ જાય ભૂલ આ તો આપણી ગાળો ઈડી અમીન પકડાયો હોય છે બરોબર છે ઈચ્છા વાળા ને દર્શન થતા કશું ના થાય તો ઈચ્છા થાય નહીં પ્યોરિટી પ્યોરિટી પણ તમારું જે કનેક્શન ની ઈચ્છા કરે છે એ તમારા ભણી તમારા રાખી ભાવ રાખે ફક્ત નઈ ભાવ રહેનારા જ કેટલા હોય પાંચ લાખ માંથી પાંચ હજાર જ જોનારા હોય આ બાજુ એ તો આવે નહીં જવાબ થી બધું થયા છે હા એટલે શુદ્ધ ચેતનથી જ ઓટોમેટિક કનેક્શન થઈ જાય છે તો પછી દગવાન દેખાય પ્રક્રિયાના આધારે છે શુદ્ધ ચેતન જો સાયલેન્ટ હોય હા ચીત તો શરીર ચાલે છે ને આ શરીર ચાલે સાયલેન્ટ પણ સાયલેન્ટ છે ને હા લાઈટના આધારે ક્રિયા કરે કરી શકાય હા બરાબર લાઈટ એકલા નફો મળે લાઇટ એકલાનો એનું કામ હેલ્પ હા બરાબર તો એ શુદ્ધ ચેતન છે હવે એ દાદા ભગવાન એનો જે આ જે ભગવાન એમ કે હાજર થાય એ ક્રિયા તો એ શુદ્ધ ચેતનના આધારે થતી મારની ક્રિયા છે આધાર એ તો સ્વાભાવિક ક્રિયા છે એ તો આ ભાઈ સૂક્ષ્મ શરીરને સ્વાભાવિક સ્વાભાવિક ચેતન છે નહીં અચ્છા એટલે એટલે આ તમે કહો છો દર્શન થાય ભગત થાય હા બધા એ થાય એ બધું પાછું પૂતગલોની અવસ્થા કરતાગલો ખરા ચિત જેમ નજીક નામ તેમ સૂક્ષ્મ થતા ગયેલા આપણા બધા સૂક્ષ્મ થતા ગયેલા પડે એમના માંથી પર્સનાલિટીમાંથી પ્રસન્નતા જ હા અને આ સૂક્ષ્મ સુક્ષ્મ આગળ દુરાગ્રહ ના તમે કહો છો કેચાય હોય તો એનો ત્યાં સુધી પોચ્યા નથી અચ્છા હવે એટલે જે બુદ્ધ ભગવાન છે તે બુદ્ધ ભગવાન ની બુદ્ધિ બુદ્ધ ભગવાન જે બુદ્ધિ છે બુદ્ધિ તો કોઈ પણ ચેતન વાળા માણસની બુદ્ધિ દાદા એટલી ટોચ કક્ષા ની પહોંચી છે એમની બુદ્ધ ભગવાન ની બુદ્ધિ છે ટોપ ઉપર ઠેઠ ઉપર પણ એ ચેતન ની બુદ્ધિ જ્યાં અંત આ પામે છે ત્યાં લગીને એ ગયેલા છે જ્યાં બુદ્ધિ નો બુદ્ધિ નો છેડો આવે છે હા પણ બુદ્ધિ છે તેનો હોય આજે સૂક્ષ્મ દેહ ના પ્રમાણુ ખેંચે છે એને દેહ રૂપિયા જોવે છે એમ બુદ્ધ ભગવાન આખો ખ્યાલ બુદ્ધિ છે બુદ્ધ ભગવાને તો શું શોધખોળ કરી કે થઈ ગયું પછી આપણે કોઈક મને ભૂલ ભૂલ ચડાવ્યા એટલે ખુશ થઈ ગયો ત્યારે પેલો આત્મા જુદો આત્મા જુદો કે એવું બુદ્ધ ભગવાન કહેવા માટે એટલે બુદ્ધ ભગવાન આત્માને શણિક કયો છે પછી નિર્વાણ ની સ્થિતિ કઈ કઈ છે પહોંચ્યા નથી નિર્વાણ તો શોધખોળ છે એમની કે આપડે નિર્વાન પર જવું છે પણ હવે એક બે સ્ટેશન બાકી છે હવે વધારે બાકી છે ને અચ્છા એટલે હજુ અહિયાં અહીંયા મોમેન્ટમાં છે હે એ અહીંયા હોય કે દુખી થતા પતિ આને બધા આવે એક માણસ ને હાથ કાપી નાખશે હાથમાંથી લોહી પડ્યા કરે છે પેલો રડ્યા કરે છે મોત બધું બધું આવે તો આ તૈયારી શું અસર થાય મને કઈ જરાક થાય પણ માવી ને તો કશું ના થાય હવે આમ તમારે મહાવીર બુદ્ધ સમકાલીન હતા હા સમકાલીન હતા ને મહાવી ને બુદ્ધ સમકાલીન હતા સમકાલીન કેટલા ધર્મ દાદા બુદ્ધ નો જ વિકસ્યો ધર્મ તો આટલા ખબુચરા મારે તો કોઈ આવે જ નહીં મથુરો અહી અહીં તો હોય જ ક્યાંથી આ દુનિયામાં અબધ ઉદ્ધપત્તિ કેટલા છે અબધ ઉદ્ધપત્તિ હિન્દુસ્તાન કેટલા હોય બાવ પાંચ દસ હોય એ પુલસારી ના હોય અના પૂંસાડી ના હોય ત્યારે બધા પારો ગણો છે મેજોરિટી મેજોરિટી તો દુઃખી ની લોકો નહીં આ સમજુ લોકો નહી હોય ને સમજો ભાઈમાં સમજો કેટલું જ્ઞાનીઓ કેટલા હોય કે હોય કેટલા ભૂતો હોય પુલસારી લોકો ભૂત કેવાય ભૂત એટલે જે છે નહી તેવો થયો છે ના ભૂત ભૂતા એટલે આપણા લોકો છે યા નિશા સર્વ ભૂતા બધા જેટલા ભૂત છે બધા જે છે તે જ્ઞાની નહિ થાડો છે એટલે આવ્યા પછી બધા ખરું અહીંયા આવ્યા પછી છે ને હા પછી કીચા વાંચે ને પછી વધારે ઊંઘે સહજ ઇચ્છા તમારે પણ એનું હોય ને એટલે એમને દાદા આવીને ઉભા રહે એમને દાદા આવી ઉભા રહે મને છે તે ખુલાસા ની ઈચ્છા હોય મને ખુલાસો આવી ને મારા પગ ઊંચા ઇચ્છા બરાબર આજ રલી બરા એ રીતે ચેતન ચેતન કશું કાર્ય નથી કરતું એ જગત ના લક્ષ્મ નથી એક પણ માણસ એવો નથી ભગવાન છે સૂક્ષ્મ માં સૂક્ષ્મ ક્રિયા છે પણ સૂક્ષ્મ તમ નથી એ વાત તમે જ કે છો પેલા પણ ભગવાનને દર્શન કર્યા નથી આ બધાએ થાય દ્રશ્ય નો દર્શન કર્યા છે કરવાનું છે દ્રષ્ટાનો કરવાનો છે દ્રષ્ટાનો તારે કર્યા દ્રશ્યનો દ્રશ્યનો દ્રશ્ય જ છે ને અને પછી કૃષ્ણ દેખાય હું આ સમજી મૂરલી વાળા દેખાય ભગવાન દ્રશ્ય છે એ તારી સીતા કવિર કહે થોડી વાર એને જોનારો કૃષ્ણ છે શું તે દેખાય છે મૂર્તિ એને જોનારો છે એ કૃષ્ણ છે એને ફરી કાઢે એ વાત છે ને એ વાત કોઈ નથી એ વાત તમે જો કે જગત ના લક્ષ માં આવેલું નથી કહ્યું ને ત્યાગ કરવો છે પણ થતો નથી ત્યાગ કરવો છે પણ થતું નથી જ્ઞાની ખરા આત્મા જ્ઞાની ખરા એમના એમાં જ નહીં પણ ત્યાગ કરવો થતું નથી મેન્ટિસ્ટનશે કે જ માનશે પેલું કહો છો ના માને પેલું જો પેલું કે અમારે ટેલિવિઝન ની કેપથી દેખાય છે અમેરિકાનું પ્રેસિડેન્ટ છે બધા આખી દુનિયામાં દેખાય છે ને દેખાય બરાબર ભગવાન અંતરિયામી તો પછી તમે તો થઈ રહી સા જ્યાં સુધી એને કશું ભાન નથી જગત જગતના લોકોએ ચંદ્રકાંત તમને કહ્યું એને તમે માની લીધું તો ઈગોઇઝમ ઉભો રહ્યો ઈગોઇઝમ ઉભો રહ્યો એટલે એનો રિપ્રેઝેન્ટેટીવ થયો શું થયું પણ રિપ્રેઝેન્ટેટિવ થયો એટલે પોતે આનું લાઈટ એમાં એના ઉપર પડે ને એનું લાઈટ બહાર પડે બીજું બરાબર એટલે એ લાઇટ ઉપર જોતો થયા એમના બુદ્ધિ ઇન્ડિયન પ્રકાશ સમજો ને એ બુદ્ધિ ખરાબ થઈ ગઈ અમારામાં તો બધું આ દેખાયું એ તમે છે બુદ્ધિનો હવે અમારું અમારે તો બુદ્ધિના સ્તરમાં છે ને અમે તો બુદ્ધિના સ્તરમાં જ એટલે અમે બુદ્ધિને બુદ્ધિના છેડે પહોંચી જઈએ ત્યાર પછી પેલો પ્રકાશ છે ને ના એ તો ધીમે ધીમે વગરથી જ દેવાની મેરેજ વગાયા કરવાની જેમ અહંકાર ઘટતો જ મેલન આપ્યું પ્રકાશ વધે તો જ બુદ્ધિ ઘટે નહી તો પ્રકાશ એ બધ ના હોય તો બુદ્ધિ ઘટે નઈ પ્રકાશ હોય તો બુદ્ધિ તો પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને પ્રકાશ થી તો બધું દેખાય છે ક્લિયર બે લાઇટ જેવું છે તેમ છતાં સંસાર જેટલો ચલાવવાનો છે આપડે આપડે નિમિત્તમાં આવ્યો છે તેમાં આ લાઇટ આ લાઇટ પ્યોર લાઈટ ના ચાલે એમાં છે ને તમારી વગર ગામની કામ જે જરૂરિયાત છે એની બુદ્ધિ તો દરેક મને રહેવાની બરાબર બુદ્ધિ કઈ બિન જરૂરિયાત છે જે તમને આમ થિઝિશિયન બધું આડાવાડી બતાવ બેઠાય કરે તમે સોંપે નઈ બરાબર દાખવ કંઈ ના ઘેમું ગ ઇમોશનલ કંઈ ના કરી નહીં કરે ના તે બુદ્ધિ